25 પૈસા નો સિક્કો આપી દઈએ ચોઈસ ને બદલે તો કે આપણે આપણે છૂટ નહી હોય આપડે આપી દે આમાં તમારું મન મજબૂત થાય પૈસા પૂરતું મન સારું થાય ના આપડે શું કહેજે છોટા ના હોય તો કેવું હોય મીના આપણે ગયા તા ને મોટા મોટા મગર મોડા કરતા જોયું નતું બનાવતી હતા બધા પણ ખરેખર એના કરતા વધારે ભડકાટ ત્યાં છે નિરંતર રાખો દાડો તબર દુઃખ પારો ઘણું દુઃખ ભયંકર દુખો છે ભોગવવાની જગ્યાઓ જુદી જુદી હોય પછી ત્યાં કેવા જીવો હોય બહુ ત્રાસ આપે બઉ દુખ આપે લોકોને એટલે બધા સાધારણ દુઃખ આપ્યો સાધારણ ત્રાસ આપ્યો મનુષ્ય રૂપે હોય ત્યાં આગળ બધો શરીરે બધા પારા જેવા પેલો હોમો બીજી આવે સારું જીભ મારી જાય તો એટલે ભોગવે જ છૂટકે એટલે રાત વર્ષે અંધ જાય બીજું કાપે મારે આખો દોડ દુઃખ દુઃખ છે તેથી હું ચેતવું છું તે તો તે કોઈને દુખ આપીને સુખી નહી થાવીએ સુખી થઈ આપણે આપડે સુખી થઈએ અમેરિકો નો મરખી નામ છે દુઃખ આપીને પછી પાછું પોતે હરઘી થવું પડશે માટે આપણે ભગવાને શું કહ્યું હતું કે જે જીવો ભાન નથી જે ત્રાસ પામતા નથી એ જીવો ખા જેવો કહે છે જેને ભાન જ નથી એને બહુ દુઃખના દુઃખ થાય નહીં તો એ ભાન આપણે એ બે ઓપરેશન કરવાનું બેભાન કરે ને ઓપરેશન કરવાનું બેભાન કરે ને એવું આપણે એમને બાફાને પણ એ બેભાન છે એટલે વધે નહીં ઘઉ નાસી જાય એને દળવે કે ખાવ ખાડો ખાવ સારી રીતે ત્રાસ પામતો દાદા તને ખબર પડી ગઈ આપણે એકલો શા માટે તો પછી આપડે ભાગ ના પડાવો બનાર કે બનાટો ને પૂછ્યું કે તમે મુરઘી છે બકરી છે માસાહાર કેમ કરતા નથી મારું મારું પેટ કબ્રસ્તાન નથી તેમાં મરઘવાટવાનો પછી ફરી પ્રશ્ન પૂછો કે બીજું શું નુકસાન છે આ તો વાહ માણસ નું કામ છે આવું બધું ખાજો હા દરેક ચીજો બધી ખાજો આ એક ખાય ના આપડે પુનર્જમને માની પાછું મને દુખાવ છે કે નહીં એટલે એમનો વધે છે દાદા મેં હવે બંધ કરી દીધું છે ખાવાનું પેલા ખદે બીજા બી કોઈ ને કરવું હોય તો હા લખી આપજો કાગળ પ્રભુભાઈ નો દાદા એક નો એક બરોજો એને કે મેં ખાવાનું બંધ કરી દીધું છે ના સારું કરીશું સારું કરી એને દોયા આપજો દાદા હા દોયા આપી લખી લાવશું જને બંધ કર્યો ત્યાં દોયા આપી જે જે દોષ ભવિષ્યમાં દોષ નથી કરવા ત્યાં દોયા આપી હં અમારે ભોગવો પડશે ભોગવ પડશે કે એવું કે પુનર્જન સમજતો પડ્યા કે અમે દુઃખ આપ્યું તેનું આ ફળ આવ્યું સમજે સમજાય તો ક્યારે સમજાય ખરા પણ પછી પાછું ભૂલી જાય પાછા આપણને થી સમજાય એવું છે કે નહીં બુદ્ધિથી સમજાય એટલે બહુ થઈ ગયું આપણને તને કેવું લાગે છે બુદ્ધિથી સમજાય કે નહીં ભક્તો પર ભક્ત બઉ સિન્સે થાય છે શ્રદ્ધા બે હતા તો જઈને એમને કંઈક તમે કરી અહીં એપ્લિકેશન કરી પાસે એપ્લિકેશન કરી પેલા દેવ સમજી જાય મારી એપ્લિકેશન શીખવાનું નથી એટલે બધી એપ્લિકેશન પાછી ફરે એ એક જ પકડી રાખશો તો થાય ગમે તેવી પરિસ્થિતિ એક જ પકડી રાખે ચીખલીના તો <laughs> ગુ <laughs> હવે દાદા એ કર્યા તાર ફાધર મધર બદલવા સારા થયા જેવું સારા છે બદલવા નથી તારે બદલવાની હારા માટે કરે વડે તારા હાર ફાયદો થાય એટલા માટે નહીં તારે બદલવા નથી બદલવા તો બદલાયું એ નાખ્યા છે હજુ ભણે છે પણ એના માસી ને શું કામ કરે માસી ને ત્યાં ગયો છે દાદા અમને કોઈ ને ના મળી ગયું કે દાદા નસીબ ખાતરી થાય તું વિધિ કરી લે આપડે વિધિ નહી કરીને કાઢવા કેટલી પ્રકાર નું સુખ છે ડોળર આવે છે છોકરા છે બધું જ છે ક્યાંનું દુઃખ છે તમારું તે દુઃખ હોય મને આપી દો અને સુખ તમારી પાસે રવા દો ના રહો મારે દુઃખ કઈ જાતનું દુઃખ કઈ જાતનું હોય માણસ કઈ જાતના દુઃખો હોય છે માણસો ને દુનિયામાં દુનિયામાં માણસો ને જાતના દુખો હોય છે આપણે માનીયે મન થી માનીયે તો દુઃખ અને મન થી તો સુખ એટલે અમને તો દુઃખ લાગતું નથી એવું કહી દો એવું કે ના માનશે એવું ના તમને પ્રશ્ન કરું ને દુઃખ ની વ્યાખ્યા બતાવો એમ દુઃખ થાય અને ગમતું થાય એટલે સુખ થાય તમારું ધાર્યું થાય એટલે સુખ થાય ધાર્યું ના થાય એટલે દુઃખ થાય ભગવાન કરીએ મન સ્ર મન બગડી ગયું છે અને પછી તો આવી થઈ ગઈ પડી ગઈ તો બુધ એની મહેર નીકળી જાય બુધ આપડે કાઢવો ના પડે લપટી પડી ગયે લપટું પડી ગયું એમ જ કે છે કે ભગવાન જયારે પ્રાર્થના કરીયે ત્યારે સ્થિરતા નથી રેતી મન ફેરા કરે છે એમ કે શું ઉપાય કરવો હા એમાં લોકો શું એમ છે કે મન ખરાબ થઈ ગયું બગડી ગયું હું શું એમને સમજ મન બગડી ગયું નથી તમે તમે બગડી ગયા છો બગડી ગયું એ તો હે મન તો મન તો કઈ એવી ગપુ નથી મન તો એ ફાધર મધર વાળું છે એ બગડે નઈ એના ફાધર છે એના મધર છે બગડે શું રીતે ફાધર વગર નું ખ્વા તો બગડે નથી શું બગડ્યું છે તો પછી બેંક માં થતે એક લાખ ડોલર તમને આપે તો ગનસી ખતરે એક ના રે તો મન તો સારું છે પણ તમે હું આ કહો છો एकाग्रता के डॉलर करती हाँ તમને સમજ પડે દેસાઈ એવું થાય કે ના થાય એટલે આપડે આપણને ડોલર ની કિંમત વધારે છે ભગવાન કિંમત ઓછી છે અને ડોલર તો આપડે ઓળખીએ છીએ આપે મા પછી કઈશું પણ હમણે બીજી વાત કરું ને એટલે ભગવાન ઉપર રૂચિ વધારવી જોઈએ અને ભગવાન ઉપર જો તમારી શ્રદ્ધા બેસી તો તમારા સંસારમાં કશી હરકત નહીં આવે પણ ભગવાન પર શ્રદ્ધા બેસે રીતે ગપ્પું હોય ત્યારે આગળ દેખાડે કે આ કૃષ્ણ ભગવાન આ એમના જેવું મોડું હોય એના જેવું કિલ્લા ટપકા હોય એના મોડ ડિબેટ રહે આપણે તમે માનો તમે ના મનાય તેવું કોને તમે ભગવાન માનો છો ઓળખો જુઠો છે નહી ચાલે ઓળખવું ઓળખ્યા વગર અમારા પુસ્તક પછી ઓળખી નામ દીધું એ ક્યાં રહેતા છે ભગવાન મનમાં ના રહે ભરી એને આ મહિ રહે છે ભાઈ ભગવાન બેઠા છે એને કોઈ કહો છો કશું કે ભગવાન મારું આટલું કામ કરો એમનું નામ શું છે એમનું નામ રાધાકૃષ્ણ ની મૂર્તિ થી રાધાકૃષ્ણ ની મૂર્તિ જોયેલીસલમાનો છાપી છે તે જોઈ લી નથી જોઈ આ મુસલમાનો છાપી થી આપણે લોકો એવું કેમ ચાલે એટલે તમારી બેઠેલા છે ભગવાન એ પ્યોર સોલ છે શું છે અને તમે ઇમ્પ્યોર છો એટલે તમારે એનું નામ ગુજરાતી ભાષામાં બોલવું હે સુધાત્મા ભગવાન તમે જો હા ભરશે ને ના હું ભટશે તે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન ફોટો તમારા જોઈએ મુસલમાન જીતેલો કૃષ્ણ ભગવાન શું કે છે મહી બેઠેલો તે હું શું કે છું તમારા આત્મા તે હું છું કેશું હવે તો એ આપણે એનું નામ ના કૃષ્ણ ભગવાન પાંઠીએ નહીં તો શું થાય કૃષ્ણ ભગવાન નો શબ્દ માનવો જોઈએ ભગવાન કોઈ શબ્દ માનો છો તમે જીભ ઉપર કૃષ્ણ ભગવાન નું માનવું ના જોઈએ આપણે કૃષ્ણ ભગવાન કહ્યું છે કે જીભ તું સિંધ ને શોધ ના કરે કૃષ્ણ ને કરવું હોય કે કરે હા તમે શોધના કોઈ એટલે તમે ગોંટતા નથી આવ તમારું શું બધાય છે કૃષ્ણ આવું ગોંટતા નથી બાળક ના ગોઠાવેલા છે પણ તમે મોટી ગોંટતા નથી કૃષ્ણ એટલે મને રોજ કહી છે કે આ કળયુગના માણસો મને ગોંટતા નથી અને મારી જીભ ઉપર પગ મૂક્યા છે કે તું મને કહે તમે કઈ મા કરીશ કઈ હર ના પડે એટલે રિપેર કરીશ મને રોજ કેતું કહ્યું ના કરવું જોઈએ આપણે શોચના થાય તે એમને સોંપી દે ભગવાન આ તમારું કહેવા હું તો છોકરા દાળ ભાત ખીજડી કરી શાક ભાગ બધું ખવડાય છે જરેલી ભજિયા મગજ મગજ સુંદર ભાગ બધું ખવડાય છે ચિંતા ના કરી આખો દાળો પ્રાપ્ત ને ભોગવતા નથી આ રહી ગયું આ રહી ગયું હજુ મારે જોશે આ એક બે બે રૂમ મારે ચાલશે નહી બે તો તારી જોશે આ કર્યા કરો જે છે એને ભોગવા જુ કૃષ્ણ ભગવાન પ્રાપ્ત ને ભોગવો અપ્રાપ્ત ની ચિંતા ના કરશો કે તેમની ચિંતા આપણે આપણી પાછળ ભોગવ જો અને બે બે હવે આના હિમાન સાથે બોલતું જે જે તેમાં મને તો છે. એમ તમારા દેશ આબુ ઘો ઉઘાડી પડવા ના દો ને આબરૂ જાય નીકળે છે આબરુ ના જવા દુઃખ પડે તો ના એ મને કયું હારું એટલે મારે તો આબરું મને મેં પહેલેથી કઈ નથી આબરું આપડે જોઈએ નઈ કોટી આપણું ક્યાં સુધી પકડી દેપરે માણસ જે આપણે આપડી સેવા કરે છે મમ્મો ચોરી પછી ભગવાન શું આપણને હાલે ફળ ના તમને વિશ્વાસ ના તો મારી જુઓ ને જોતી મન બંધ મજબૂત કરવું છે ક્રોધમાં કોઈ દાડો હેઠળ છોકરા પછી છોકરા પછીડાવો એમની પર એનો ગુનો કર્યો બે કિલે બંધે નઈ એ કિલે બંધે એટલે ગુનો કર્યો દેશના લાડવા આવવી જોઈએ સારા ગણી છે કેવું તો વડે શું કરવા સારા ક દિવસ વળવાનું શું કામ ક્રોધ ક્રોધ ક્રોધ તો શું નહી કરો આમ ચીકલી ના દેર છે તમ કઈ બાટલા નો કઈ શાંતિ થાય એવું કરવું છે બધું કરી આપે અરે બિલકુલ કાર્ય આપવું આખો પછી વાતો ખર આ બેન રોજ ખુશ રહે એવું કરી આપું છોકરા બોકરા છે કે બિલકુલ નહીં ના નીકળે <laughs> <laughs> <laughs> <laughs> <laughs> નરેન્દ્રોકરા કઈ આપણું નામ કાઢે નામ કાઢવાની ઈચ્છા નથી હવે એ તો રહી જાય ભાઈ ઊંડી ઉડી તારુણ ભાઈ નહુ અમદાવાદ ને લીધું છે એ ફસાયો સમજ કો તબિયત સારી રહે છે થોડી થોડી અસર કઈ જો આપણા ધંધો છે હજુ મેુલાસા લખતા નથી લીડે ને સારો ધંધો સરસ પંપ છે તે કંપની નોટ્રોલ તમારે રાખવો જ પડશે વાતો કરવાની ગમસ પ્રફુલ્લિત થતું અને મન પ્રફુલ્લિત થાય તો આ સંસારમાં સુખ છે ડાક્ટર આવ્યા છે એટલે રાતે બધા ખુલાસા કરવું પછી હું તમને બધું કરી તમારે કરવું કઈ પડે દાદા બાવાજી કોને સમાધિ હો ગયા મને સમાધિ કે જ ગયા જો બિકુલ નથી ભાન જત્રી શું થઈ ગયું તાર નિ જે સમાધિ આવ્યા પછી જાય નહીં શું હા તો પછી ઉઠશે ત્યાં તેવું પાડવું આ કોઈ ચિત્ત મય મનના થર હોય છે ને એ કોઈ મનનો થર્મ બહુ આનંદ પડી જાય તો મય પહે અને પછી એ થર્મ આનંદ ભોગવે એટલે બહાર પેલું ભવન જતું રહે મનના કોઈ લહેરમાં આનંદ ભોગવે તો બહારનું શું જતું રહે બહારનું ભવન ભૂલી જાય એને આપણા લોકો આવું કે લૌકિક સમાધિ કે ચાલે પણ સાચી સમાધિ તો આમંતર રહેતી એક મિનિટે એ જાગ્રત હોય જાગ્રત સ્થિતિ હોય હું સમાધિ હોય હું આ છે ને બધા હોઈ જાય છે નિરવત સમાધિ જ છે ને પણ હવા ઉઠ્યો છે જેવું રાતે ઊંઘમાં હારી ઊંઘાય ને તો આપડે મળે તો મળું હારું દેખાય નથી મુંબઈ માં લોકો મને કે દાદા ફસાવા જેવી જગ્યા દુનિયામાં હોય તો એકલી જગ્યા છે કે ફસાવા તમને એવું લાગ્યું અનુભવ માં આવ્યો એવું સમજ હા કમી ભરતી લડી ને લઈ રાજી ખુશી થી આવી જ આપડી સમાધિ ના જાય ઉપાધિ બદલાય કરવાની આપડે ગાડીમાં ટાપ પડ્યો ટાયર પડી આમ પડ્યું એમ કોક આવીને કોક કોક દેખાડો ક્યાં નાખે ને આપડે વાગે આપને એ તો બધી ઉપાધિઓ હોય પણ તોય એ નહી સમાધિ ના જાય એટલે ઉપાધિ એ ઉડી જાય સમાધિ લીધે મોટા મોટા સંતરે એ સમાધિ ના હોય સંતો એ સમાધિ ખોલવા માટે આ બધું લોકો ઝંખે છે એ સમાધિ દાદા તમને સહેજમાં આપે કૃપા વટ એટલે તારું કામ થઈ ગયું પછી મારો બધો જબરદસ્ત આનંદ કરે કલચર મગર હોય ને પ્લસ માઇનસ કરીએ એટલે ચાલે પ્લસ માઇનસ બસ ચાર પ્લસ માઇનસ તો થઈ ગયું બરાબર બરાબર અહી બુદ્ધિ ની જરૂર શિકાગો વાળા શેર દર કનુભાઈ તમે પૂછતા હતા ને હા નઈ તમે પૂછતા હતા ને ક્યાં ગયા શેર શેર બજાર વાળા મેં ફોન કર્યો હતો તું અમાર નેફ્યુ છે અમાર ભત્રીજા છે ભત્રીજા છે અને એ ડેન્ટિસ્ટ છે ડેન્ટિસ્ટ છે ડેન્ટિસ્ટ છે દાંતના ડોક્ટર છે તારા આઠના દાંત દાંત હા હા